પૂતના વિષ આપે છે વાસના એ જ મોટું વિષ છે શ્રીકૃષ્ણ સાથે અતિશય પ્રેમ કરે તો ભગવાન કૃપા કરીને ધીરે ધીરે વાસનાનું વિષ ખેંચી લે છે પૂતના વિષ આપે છે વિષ આપનાર પૂતના સાથે પ્રેમ શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી આ જીવ જગત સાથે પ્રેમ કરીને દુઃખી થયો છે એવી કથા કરો શ્રી કૃષ્ણ પ્રેમ થાય ભગવદ ગુણદાન કરો આપે જ્ઞાનયોગ કર્મયોગનું વર્ણન કર્યું છે પ્રેમમાં પાગલ થઈને વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા કરી શ્રીકૃષ્ણ પ્રેમથી જ હૃદય કોમલ બને છે શ્રીકૃષ્ણ સાથે પ્રેમ કરવાથી જ મન શુદ્ધ થાય ભયંકર કલિયુ આવે છે હવે બહુ તત્વજ્ઞાન લોકો પચાવી શકશે કલિયુનો માનવ સમાજ વિલાસી થશે તમારું વેદાંતનું તત્વજ્ઞાન એને બહુપયોગી થશે નહીં કર્યુંનો ભોગી માનવ જેણે ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં જેણે શક્તિનો અતિશય સંગ્રહ કર્યો હોય એને યોગ સફળ થાય બહુ જ્ઞાનની હવે જરૂર નથી એવી કથા કરો શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય પરમાત્મા સાથે પ્રેમ કરે તો ધીરે ધીરે પાપ શું કરે છે પરમાત્મા સાથે પ્રેમ કરે તો જીવન સુધરે છે મને જાને વધારે તો હું શું કહું મારો જ આપું છું પૂર્વ જન્મમાં ચાર મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી મેં સંતોની સેવા કરી સંતો સર્વમાં સમભાવ રાખે મારા ઉપર એમની વિશેષ કૃપા હતી હું સવારે પૌ ઉેલો ઉઠો મારા ગુરુદેવ ચાર વાગે ઉઠતા હતા મને ત્રણ વાગ્યા પછી રાત્રે નીકળ્યા ઉઠી ગયો હું બુહારી કરું સવારે જે પૌ રેલો ઉઠે એ સંતોને ગમે મારામાં એક સદગુણ એ હતો હું બહુ જ ઓછું બોલતો બહુ બોલનારો સંતોને ગમતો નથી હું મેં મારા ઉપર ગુરુદેવની કૃપા થઈ સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે વધારે ધન આપતા નથી બગડેલા મનને સુધારે છે મનને સુધારવું એ કામ સંતનું છે મારા ગુરુદેવે મારા ઉપર કૃપા કરી મને એક પ્રસાદ આપ્યો ઉત્શિષ્ટ લે પાન સકૃક્ષ્મ ભુંજે તદ આસ્ત કીર્તિ સંત વિષયાનંદ આપતા નથી સંત ભજનાનંદ સંત બગડેલા મનને સુધારીને સુખી કરે છે સંત ભક્તિનો રંગ સુખી કરે છે સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે મારા ગુરુદેવે મારા ઉપર કૃપા મને મારા ગુરુદેવનો ઉપદેશ થયો બેટા મનથી બોકળું વૃંદાવનમાં રહેવા તનથી ઘરનું કામ કરો મન ભગવાનના ધામમાં રાખો તમારું મન જ્યાં છે ત્યાં તમે છો તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી મારા ગુરુદેવે મને એવી આજ્ઞા કરી શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે પ્રેમની મૂર્તિ છે શ્રીકૃષ્ણ તારા માલિક છે આજથી એવી ભાવના કરું ભગવાનના ઘરનો એક સાધારણ નોકર છે મને મહામંત્રનો ઉપદેશ કર્યો હું મનથી ગોકુળ વૃંદાવનમાં રહેતો તનથી ઘરનું કામ કરતો માને ગમે એવું માને ગમે એવું જ કામ કરતો હતો પ્રભુએ લીલા કરી માને ઉઠાવી ઘરમાં જે કઈ હતું તે માના પાછળ અમે બધું વાપરી નાખ્યું મને ભગવાનમાં વિશ્વાસ હતો ભગવાન નાસ્તિકોનું પણ પોષણ કરે છે પશુ પક્ષીઓને આપે છે પશુ ભગવાનમાં વિશ્વાસ રાખે છે જે પ્રભુએ આજે આપ્યું છે તે આવતીકાલે આપશે પશુ ખાવાની ચિંતા કરતા નથી માનવ ખાવાની ચિંતા બહુ કરે છે ગુરુદેવના સત્સંગમાં મને જ્ઞાન મળ્યું હતું બધું મેં વાપરી નાખ્યું એક વસ્ત્ર ઉપર મેં ઘરનો ત્યાગ કર્યો મહામંત્રનો સતત જપ કરતો હતો મને ગુરુદેવે કહ્યું હતું બત્રીસ લાખ જપ થયા પછી તને અનુભવ થશે ગંગા કિનારે બેસીને હું ધ્યાન સાથે જપ કરતો હતો મને બાલકૃષ્ણના દર્શન થયા દ્ર્ય મેઘના જે ઓછિયામ છે તે સમજી વાસુવાળા વાકડીયા છે આંખમાં પ્રેમ ભરેલો છે મને જુએ છે પ્રેમથી કાલમાં સ્વીતા છે મને બાળકૃષ્ણના દર્શનમાં જે આનંદ રચાયો એનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીના કોઈ શબ્દ તીક્ષણ દર્શન આપીને ભગવાન મેં પછી બહુ પ્રાર્થના કરી જ્યારે ભગવાનની આજ્ઞા છે તારા ભક્તિને દ્રઢ કરવા માટે મેં એકવાર લક્ષી હજુ તારા ભાગ આ જન્મ પાપનો નાશ કરવા માટે વાસનાઓ વિનાશ કરવા તારા ગુરુને તને સાધન બતાવ્યું છે ગંગા કિનારો ત્યાં જ રહ્યો જ્યાં દર્શન થયા મને બરાબર યાદ છે કોઈ દિવસ હું ભીખ માગવા ગયો कोई वस्तु में मैं संग्रह कर कोई दिवस भूखे रहो कगव मैं आप मरता पहला छ महीना मैं जुड़ू थू शरीर की आत्मा जुदो शरीर जड़ है आत्मा चेतन है आ गां पड़ी है किटा ज्ञा पुरुषों के आ गांोटी है खोटी होरी होते શરીર જળ છે આત્મા છેતન છે આ બેની એવી ગાંઠ પડી ગઈ છે પૌ વેદાંતના પુસ્તકો વાંચવાથી આ ગાંઠ છૂટતી નથી જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે જે સર્વકાળ વ્યક્તિ કરે છે એની જ ગાંઠ છૂટે છે મારે તો મહિના મેં જોયું હતું શરીરથી આત્મા જુદો છે અંતકાળમાં મને જરાય પણ ત્રાસ કર્યો માખણ મોકળ્યો છે અને તે ગોળામાં વાળ હોય તો માખણમાંથી તે વાળને બહાર કાઢતા જરાય ત્રાસ થતો નથી છાણ એવો પડ્યો છે સુકાયેલા છાણમાં ગોળામાંથી વાળને બહાર કાઢવો બહુ ત્રાસ થયો સંસારને કોઈ પણ શું કરે ને બહુ મીઠું લાગે છે તેને અંતકાળમાં બહુ પ્રેરણા મને બરાબર યાદ છે મારા શ્રીકૃષ્ણનું સ્મરણ કરતા મેં પ્રાથમિક ત્યાગ પુત્ર થયો પૂર્વ કરેલી ભક્તિ તે આ બહુ કામમાં આવે ભક્તિનો અર્થ મન સાથે ઝઘડો કરવા મનને વારંવાર સમજાવવું પડે મનને સંસાર મીઠો સંસારમાં જીવ અનેકવાર દુઃખી થાય તો પણ મન સંસારમાંથી હટતું નથી પૂર્વદનમાં વારંવાર હું મનને સમજાવું છતાં મારું મન માને હવે મનને કહું સમજાવવાની જરૂર પડતી નથી મારી વાતને શું હું સંસારમાં રહું છું મારા મનમાં કોઈ દિવસ સંસાર આવતો નથી મનમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ સ્થિર નથી મને જે આનંદ મળ્યો છે એવો આનંદ કોઈ રાજાને નહીં સ્વર્ગના દેવને પણ નહીં ભગવત ગોદાન કરતો એક બાળું ગોળું ધામ બંધ જ્યાં ભગવાનને નિત્ય લીધા છે ઘણા જીવો એવા હોય છે એમને ભગવાન સાથે રમવાની ઈચ્છા થાય કોઈ સ્ત્રી સાથે રમવું નથી ને કોઈ પુરુષ સાથે રમવું નથી ધર્મસ્મા સાથે રમવું છે એ વાજીવ ગોપી ભાવથી ગોલોકધામમાં જાય છે જ્યાં ભગવાનની નિત્ય લીલા છે નિત્ય છે મારે છે જ્યાં કોઈ કામ આવી શકે નહીં ભગવાનના ધામમાં કાળને પ્રવેશ મળતો નથી જ્યાં કેવળ આનંદ છે ગોલોકધામમાં હું રહ્યો હતો સુવર્ણસિંહ આશનમાં શ્રી રાધાકૃષ્ણની રાજા શ્રી રાધાજી કોઈ દિવસ થતા જ નથી રાધાજી પાંચ છ વર્ષના જ શ્રી કૃષ્ણ સાકા જ વર્ષ આવે બીજા મિત્ય રહી ગાંધી બીજા કેવલ આનંદ છે સુવર્ણસિંહાસનમાં શ્રી રાધા કૃષ્ણના દર્શન કરતા મને અતિ આનંદ